ए आवा टाबरिया हू वार्ता कहनारो अरे वाह भाई आज तो वडोदरा बैठा बैठा कर्मदेव भाई वर्ता साई आज तो कर्मदेव भाई ना जन्मदिवस करमदेव भाई सांभ सा આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા રે તમે ધ્રુવનું નામ સાંભળ્યું છે ને ઉત્તાન પાદ નામે રાજા હતો એને સુનીતિ અને સુરૂચિ નામની બે રાણીઓ હતી સુનિતિ અણમાનિતી એક વાર રાજા સભામાં બેઠા હતા એમની સાથે એની માનીતી રાણી સુરૂચિ પણ બેઠી હતી સુરુચિનો દીકરો ઉત્તમ ઉત્તમ પાદ રાજાના ખોડામાં રમતો હતો એવામાં સુનીતીનો પુત્ર ધ્રુવ રમતો રમતો સભામાં આવી ચડ્યોના રાજાના ખોડામાં બેસવું હોય તો તારે પુત્ર તરીકે મારે ત્યાં અવતાર લેવો જોઈએ ધ્રુવ ખૂબ માઠું લાગ્યું એને ન ગમું એ તો રડતો રડતો પોતાની માતા સુનીતિ પાસે ગયો માતાને એને છાનો રાખી રડવાનું કારણ પૂછ્યું માતાએ ધ્રુવે બધી વાત કઈ સંભળાવી સુનિથી ખૂબ દુઃખી થઈ એણે પુત્રને દિલાસો આપ્યો હશે બેટા કોઈ વાંધો નહીં હો ધ્રુવે પૂછ્યું બા આ પિતાજીના ખોળા કરતાં બીજા કોઈનો ખોળો મોટો નહીં હોય માતાએ કહ્યું કેમ નહીં ભગવાનનો ખોળો સૌથી મોટો ધ્રુવે પૂછ્યું ભગવાન ક્યાં હોય શું કરીએ તો એ મળે સુનીતીએ કયું ભગવાન તો ઘણા દૂર છે એમને મેળવવા કઈ સહેલા નથી વનમાં જઈને તપ કરીએ તો મળે ભગવાન સુનિતિ તો આ વાત કરીને એ ભૂલી ગઈ પણ ધ્રુવ વાત ન ભૂલો હો એક દિવસ ખરેખર ભગવાનને મેળવવા એ તો તૈયાર થયો સુનીતીએ ઘણું સમજાયો પણ એ ન માનો સુનીતિએ એને વનમાં તપ કરવા જવાની રજા આપવી જ પડી અંતે વન પહેલા તો એને નારા ઋષિ મળ્યા એમણે એને બરાબર કસી જોયો એમને લાગ્યું કે ધ્રુવ ખરા મનથી ભગવાનને મળવા માંગે છે એમણે એને તપ રીત બતાવી મંત્ર પણ આપ્યો ધ્રુવે પછી પાણી પણ છોડ્યું ધ્રુવ ની આ ટેક જોઈને ભગવાનને આવવું પડ્યું હો ભાઈ એમણે એને દર્શન આપીને કહ્યું હું તારા ઉપર પ્રસન્ન થયો છું તારે શું જોઈએ માગી લે ધ્રુ કહ્યું હું તો તમારો શોધતો આવ્યો તારા માતા પિતા પાસે તેમની પાસે લાંબો સમય રહેજે પછી હું તને મારી પાસે લઈ લઈશ ધ્રુવ પછી તો ઘેર આવ્યો ઘેર આવી એ તો સૌ પ્રથમ પોતાની અપર પગે લાગો અને કહ્યું તમે મેણું ન માર્યું હોત તો મને ભગવાન નમળત મળત માતા પિતાનો ઘણો આનંદ થયો રાજા એને રાજ્ય આપ્યું ધ્રુવની માતા પેલી સુનીતીને દુઃખ થયું અને પછી તો ભાઈ સુખનું વાણું વાયું ધ્રુવ ઘણા વર્ષ રાજ્ય કર્યું પછી એનું મૃત્યુ થયું ભગવાન એને કહ્યા પ્રમાણે પોતાની પાસે સ્થાન આપ્યું ભગવાને લોકોએ પણ આકાશના એક તારાને ધ્રુવનું નામ આપી ધ્રુવ કર્યો આકાશમાં ઉત્તર દિશામાં છે અને આઘો પાછો થયા વિના સ્થિર રહીને ચળકે છે આ જે દિશામાં ધ્રુવ તારો હોય એ ઉત્તર દિશા છે તો ભાઈ आवी ध्रुव तमने आता सा मजा पड़ी ने कर्म देव भाई आ चलो आज आती का हूँ तुम बीज वर्ता कहवा भाई जो